આપણું ના લીધેલું તું મેં કે અમદાવાદ મને કેમ આવું ચોખ્ખો માણસ નો છતાં મને આ જગ્યા ખાલી કરવી પડી ગયા હું મેં નક્કી કરેલું કે ભ્રાંધી પીવી હોય એવું તો મંસાહ કર્યું ભ્રાંધી પીવી હોય તો એના માટે જગ્યા મોટા માણસોને માથે રાખેલી જુદી જગ્યાએ અમુક જગ્યાએ નહીં રાજભવન માં નહી રાજભવનમાં નહી રાજભવન માં નહીંડિયા હતા અને અમે સિદ્ધ ના મળ્યું એટલે તમારે હું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છું શું સમજો આવા માણસો ઘન ચક્કર છો ઇન્ડિયા ના પ્રેસિન્જર તો હું વાગો છો ભીખ માગો છો છો કેટલો આનંદ હોય સુખી હોય તો બોલેગન આવું ના બોલે આપડા પેસેડેન્ટ કમસે કમ બોલે એટલું એ ના બોલે હું પેસિડેન્ટ બોલાય મને ભાઈ જ છે ત્યારે બોલાય છે એ સીધા માણસ એ વાત ત્યાં જાય છે દરેક માણસ માં જુદા જુદા માણસ જે આત્મા છે એ તત્વો તો એક જ છે ને દરેક માણસો માં આત્મા છે જુદો જુદો આત્મા છે તો એક જ છે ને અમારામાં જે બધું એક જ છે એક જ પદાર્થનો બનેલો છે કે એમનો મૂળભૂત લગડીઓ કે અમુક સંજોગોમાં એક છે मन बुद्धि अहंकारओ आत्मा अस्तित्व चार्ज थे आत्मा हाजरी आप चित्ते अहंकारी त्रन बेटरी आत्मा हाजरी ऐसी चार्ज थे हाँ तो दरक मानसो बेटरीओ जुदी जुदी क्या चार्ज थे एक आत्मा से पीछे आत्मा हाजरी ना हो બંધ થાય એમનો પ્રશ્ન એવો છે કે તો પછી દરેક માણસ ની બેટરી જુદી જુદી કેમ ચાર્જ થાય છે દરેક માણસની બેટરી જુદી જુદી કેમ ચાર્જ થાય મન બુદી ચીન જુદા જુદા કેમ ચાર્જ થાય છે આત્મા તો એક જ છે તો પછી જુદા જુદા એટલે ઇલેક્ટ્રિસિટી એક જાત ની જુદી એક જ જાતની પણ આ લાઇટ પંખા રેડિયા કામ કરે છે ને એટલે જે સાધન છે તેની મારફત એટલે પોતે પોતે કશું પડતું નથી પોતે મારફત જતો નથી એની હાજરીમાં જે જાય તેના ગુણ છે ઉત્પન્ન થઈ જાય છે શું કહું અને એડજસ્ટ થયા કરે છે નિરંતર એને કરવો કરાવવું પડતું નથી ઇફેક્ટ છે ઇફેક્ટ એટલે શું એનું પરિણામ એની પાસે આના કરે એમ મેળે પાછું નવું નવી કરાયો કરે અને જૂની પામે બુમા કરો એક્ઝેસ્ટ થાય થાય છે એક્ઝેસ્ટ કરવાનું જ જે છે ભરેલો ભાવ નહીં કરવાનો છે ના અનુકૂળ આવે જોયા કરવો આપડે શું કર્યું મન એ વાક્ય નથી કે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 पूर्ण तत्व नु भान थे तो एम रहे आत्मा शुक्र क्या दुनिया मे मनसो बरी जाए तो कई पूर्ण तत्वता आत्मा ना मरी गया पे शू आत्मा मरी जाए जे लोग छोड़ी दे, दे, दे पी आत्मा शु थे बदा तो पूर्ण तत्वता है કાર્ય કરેલા છે તેનું સર આવે પોતે જે આખી જિંદગી કાર્ય કર્યા છે એનું સર્વે સર્વે સમજ્યા તમે નફો નફો ટોટો એ આવે તે એક કલાક માં નક્કી થઈ જાય કે આ જન્મ થઈ ગયો એના ફોટા તો દસ વર્ષ પહેલાથી પડતા હોય તમે કેટલા વર્ષ પિસ્તાલીસ પિસ્તાલીસ ફોટા કાર્ય બદલાતા જુદાકો રગડ્યા ફર્યા તો ફોટા પડવાની શરૂઆત થઈ જાય આવતા ભાવના અત્યારે આ ગઈ કાલે ફોટો પડ્યો હોય તો દેવગત પડ્યો હોય તો પંદર વીસ હજાર પછી પાછો પાછો એટલે જેવો પાસ થઇ જાય જ્ઞાન આપેલું પછી ફોટા પડવાની ચિંતા નહીં કેવી રીતે કોઈ ક્યારે મારું હું ક્યાં જવાનું છે હોય તો મારે શું કરવું કે પોતાના વિચારો લોકોનું પડાવી લેવાના હતા લોકો ખાઈ દેવાના હતા લોકો પર સ્ત્રીઓ ઉપર ખરાબ દસ્તી કરે ખરાબ દસ્તી પૈસા પોતાના બધું પોતાનું ભોગવે સ્ત્રી બીજ ખોકડા બોકડા ખેતર બેતરમાં જે ચિત્ત પોતાના ખેતરે બીજા એ પોતાનું ભોગવે તે ફરી માણસ થાય પોતાનો ભોગવ રીતે લે ને તો જાનવર થાય મનુષ્ય બે પગલા ચાર વાર ને બે વધારે પડે પડી ના જવાય અને પૂછડું બધા અને જો પોતાનું સુખ હોય તમારો જે સ્પાહે સુખ હોય તમારે ભોગવવા માટે એ બીજા કોઈ બે ફ્રેન્ડ આવ્યા એમને મુશ્કેલી હોય તમે કહો કે હું તમે કેમ કંઈ નભાઈ રહીશ પણ તમે શાંતિ સુખી થઈ તો તમારું સુખ બીજાને આપી દો તો તમે સુપર ક્યુમન એટલે ત્યાં દેવગતિ હું તમારા માટે રિઝર્વેશન તૈયાર છું તૈયાર રીઝર્વેશન કોઈ અત્યારે ખાલી જ જગ્યાઓ પડી એટલે આ લોક સિવાય પણ છે આ લોક સિવાય છે ઘણા લોક છે આ બધું આખું લોક વાળું જ છે આ મધ્યલોક માં આપણા જેવા મનુષ્યો ને પંદર ભૂમિકાઓ છે આપડી આ ભૂમિકા છે ને એવી બીજી પંદર ભૂમિકા જો હા મામી એ ભૂમિકા જઈ શકીએ નઈ એટલું પણ આપડે જીવન બીવન બધું આપણા જેવું હાઈટ લગતી ઓછી આવી સત્તા ઓછો હોય પણ જીવન આપણા જેવું બધું છોકરા લગ્ન બગ્નો બધું આ ખેતીવાડી વચ્ચે ચોરીઓ બોરીઓ બધું આપડા થાય જાય ત્રણ હોવું થાય જાય આનો આ બધું ધંધો અને ચોર લુચા ના હોય ને તો એ સંસાર કેવાય બધા બદમાસ છે ગજા કાપનારો છે બધી જ જાતના છે તારે આ બેન થાય બેનમાં બે ટીપડી વાળા બધા હોય તો બેનમાં કેવું લાગે બેન જ બેરબે પીડા ના હોય સારી જગ્યા પીડા તો જોઈએ જ બીજી જાતમાં એટલા બધા છે આ લોક સિવાયના તો વૈજ્ઞાનિકો હજુ શોધી કેમ શક્યા નથી વૈજ્ઞાનિકો શક્યા નથી વૈજ્ઞાનિક સાયન્સ વૈજ્ઞાનિક ને પોતાનું બહરી જીલ્લમ બહેરીતા આખે દેખાય છે આંખે દેખાય છે તો આમાં ક્યાં મેરી ક્યાં તું વૈજ્ઞાનિક એટલે શું વૈજ્ઞાનિક એટલે શું એને એને એક જાત ગીત છે આ શું મારફત ગીતનો ઉપયોગ થઈ કુદરતી ગીત એને દસ બોલે આ ઈન્સી દસ બોલે મારે જડતું ને તો બધો દયા ખાવા જેવા જીવડાવે બધા કારણ કે વૈજ્ઞાની નો કોઈ વૈજ્ઞાનિક તમે ઉઘાડીયો છે ઊંઘો છો તો જ્ઞાની જેટલા શબ્દ બોલે ને એ નોંધાયેલા શબ્દ ના એક્સપ્લેનેશન સાથે હોય એક્સપ્લેનેશન તમે ઘેરો ત્યારે માગો તારે એક્સપ્લેનેશન આપે છે આવું બોલાય દે ને તમે તમે ઊંઘો છો પણ વૈજ્ઞાનિકો બધી મોટી વસ્તુ નથી વૈજ્ઞાનિકો ડે માટે પાત્ર છે જસ મળ્યો નહીં ઝીલે થી લઈ જ આપડે તો કેટલાય કાળો થી શોધ ફળ છે હા તો બહાર જગત ને સમજ ના પડે આપણે સાપેક્ષ ને નિરપેક્ષ કેતા હમ હમળેલો શબ્દ છું સાપેક્ષું રિલેટીવ લોબી ટૂંકી છે આ ટૂંકી છે માટે પેલી છે એ બિચારા એવું ડફાશ નહી મારતા આપડા ડફા થયા ને એ કે છે અમને આવું દેખાય છે એમના કામ જ છે એવું ના બોલે અને આપડા સિદ્ધાંત બન્યા એવું જ છે તો આવડે ને આપડે કઈ ઉતાવળ કરો ત્યારે ભર આપડે કઈ ધીમેથી ચાલો ત્યારે ચાલ એટલે આપડે શું કેવું પડે બીજા દેશના બીજા લોકમા ના જેના દેશો હોય પૂજો પૂજો બધા પૂછવાનો અધિકાર છે દરેક વાર જગત નો માટે પ્રભુભાઈ પૂછે છે કે બીજા લોક માં જે લોકો છે મનુષ્યો એ લોકો દેહમાન કેવો હશે કોના બીજા લોકો મનુષ્યો હોય જેવું બધું પગ પગ બધું માણસ જાત આખી તમામ બે હાથ બે પગ આ ડિઝાઇન છે જો તો કાળો ધોફરન્સ માટે મગજનો ચેન્જ હોવાથી બધે વિચારો નો ચેન્જ હોવાથી મગજ ના ચેન્જ હોવાથી વિચારો નું ચેન્જ છે અને વિચારો નું ચેન્જ નું આ લેવલ બધું ફેરફાર છે સ્ટેન્ડર્ડ બધા ઇન્ડિયા સીઆઈબી બધા વિચારોમાં બહાર દેખાય છે ને એ જ વિચાર કરીશું કે અંદરનો વિચાર એમને આવે નહિ અંદરું પેસે જ નહીં વિચાર જ નહી અને ઈન્ડિયામાં અંદર ના વિચાર આવે એટલે વિચારો ભેદ આટલો એમાં પાછા મુસ્લિમોના વિચારો સુધી જતા હોય એટલે ડેવલપમેન્ટ વિચારો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 આપડી પાડોશ આવે ડેવલપમેન્ટ વધારે બધા કરતો કારણ કોની પાડોશ કોની વાવે છે શું કયું આ ચીના એ બધા ડેવલપ થયેલા આ મુસ્લિમો ડેવલપ બધા થયેલા તુર્કિસ્તાન એ બધા ઈરાક ને જોકે પછી વારો તો બધા આવે છે અમેરિકા ડેવલપ થયું હતું પેલા આ જે બધી સંસ્કૃતિઓ જે બધી નિર્માણ થઈ જુદી જુદી જાત ને હિન્દુ સંસ્કૃતિ મુસ્લિમ સંસ્કૃતિ એ બધી સંસ્કૃતિઓ નિર્માણ થઈ એમના જે વડા ધર્મગુરુ હતા એ લોકોએ જે જોયું એ સાચું એટલે આ બધી જે જુદી જુદી સંસ્કૃતિઓ હિન્દુ સંસ્કૃતિ બીજી બધી સંસ્કૃતિઓ છે એના બધા જે ધર્મગુરુ એ જે જુદું જુદું જોયું તો એ સાચું છે એમ સાચું છે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ બધા સ્ટેન્ડર્ડ છે ફ્રોમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ ફ્રોમ કિન્ડર ગાર્ડન સાચા છે શું છે સરખા નથી શું નથી બધા ધર્મ સરખા છે એવું કેનારો માણસ આ બધા મનુષ્યો બાળકો બાળકો એમાં કોઈ પચાસ ડિગ્રી પર છે કોઈ પોણસો ડિગ્રી સો ડિગ્રી ધર્મો એ ડિગ્રી વાળા જ છે સમજે બીજા બીજા લોકો કામ કરે છે મનુષ્યોની યોની એક જ દેખાય છે ફોર્મેશન ડિઝાઇનમાં એક દેખાય છે પણ મનુષ્યની યોનીઓ ચૌદ લાખ યોની છે યોનીઓ ડિફર એટલા બધા એટલા બધા ભેદ છે મનુષ્ય બ્રહ્માડના છે ફોર્ટીન લેખ લેયર આ લેયર નો હોય તમારે અમુક લેયર ના માણસો તમારે મફત લેવાનું કે તમને બધું શું ખા ખાવા પીવાનું શું ગમે નહીં ગમે બને બઉ હાઈ લેવલ વાર રાખીએ તો ના થાય તો આ બંધ થાય છે ચિંતાજી આપડા મનુષ્યના પિતરે બે પેઢી આગળ ચિંતાજી કરે આફ્રિકાની આગળ બે પેઢીઓ આગળ ચિંતાજી આવે બુદ્ધિ જાનવરો ને મન બુદ્ધિચિત ના શંકા હોય ખરું પણ લિમિટેડ ભાઈ કેવું ભાઈ આ ચાલવારોમાં મન બુદ્ધિ ચિત્ન તો લિમિટેડ હોય અને આપણું લિમિટેડથી મળીને અનલિમિટેડ સુધી ન હોય મન બુદ્ધિ શાંત થઈ જાય ને તો પોતાના ખલે ઉછાળા મારે વાત ઉપર વિવાદ કરે શું કરે એનો આત્મા કબૂલ કરવો જ જોઈએ ન કરે તો આડો મું એવું કહી છે કારણ કે અમારી હાજરી માં આત્મા પ્રગટ થાય અને આત્મા સુધી વાત પહોંચે તો બીજી કોઈ જગ્યાએ આત્મા સુધી વાત મન સુધી પહોંચે દરેક મનુ એ મન સુધી મનથી બોલી રહ્યો આત્મા ઉપર જે આવરણ છે અને ભેગી અને ઠેઠ આત્મા સુધી પહોંચાડે આવરણ ભેદી વાણી ત્યાં આગળ તો આનંદ તો થાય બઉ મસ્તી માં આઈ જાય અહી આત્મા નો આનંદ થાય મન મસ્તી શું કહે આત્મા નો આનંદ થાય તે નિરાકુરતા ઉત્પન્ન થાય આખુ વ્યાખુરતા બંધ થાય મસ્તી માં આવે તો આખું રાખું પછી ઉતરી જાય પાછી દારૂ પી લે ને પછી દારૂ ઉતરી જાય પછી જેવો ટાળો થઈ જાય ને મસ્તી ઉતરી જાય રોજિંદા જીવનમાં રોજિંદા જીવનમાં કેવું નિત્યકર્મ નિત્યક્રમ નિત્યક્રમમાં એ તો ફરજીયાત છે ફરજીયાત માં ઘરે પોતે કેવો કરે ડ્યુટી બાઉન્ડ છો ફરજો બજાવતા બાજીયાત છે ફરજીયાત તમારી સત્તા બહાર ચાલે છે તમારી સત્તા ક્યાં ફરજો બજાવ છું ભાઈ મારી છોકરાની ફરજો નતું બજાવ વાત ફરજીયાત ફરજીયાતું બંધાયેલો છું હું ત્યાં શું કહ્યું બાઉન પણ હાથ કરતો રહી તાર ને એ રોટલી બોટલી બાફ બાઈ જાય કે આવડે ના આવડે રોટલી સમજાયેલું કે સર સમજાયેલા જ નહીં પોતાની મેરેજ બોલે છે મોટા માણસ બનગે બધી જાતની ફરજો ફરજો બધી હજનો હસ સમજો ના આપડે આપડે કરવું જ પડે છૂટકો નહીં ચાલ કરવું જોઈએ આપડે તેથી કરો કર નહીં બીટી બાુ મસ્ત ખૂબ હસ તો કરે ફરજીયાત અમે જરા કાતા પૂર્જ માં બેઠા ડાયર માણસ પૂર્વજન નહી માનતા તો તકબદીર શું તકબીર શું કયું તકદીર તગવીર તો હું ગયા પણ સગવિ કઈ જાય નથી ઘર ચક્કર કોને લકી તમે સમજો થઈ જાવ જો અર્થ કરતો એનું નહીં જાય મારી પણ આવે ભગવડે સીધો થઈ જાય માનતા નથી બધા લોકો કે મૂર્તિ પૂજક નથી ગયા છે એટલે આ મૂર્તિ પૂજક નો અર્થ શું તમે કરો છો તમે શાના પૂજક છો મૂર્તિ અમૂર્ત ના છો કેમ આ પીતો દ્રષ્ટિ કરતા અને આ ગોખળા તરફ કરો છો ગોખલા ને નંબર કે છે એ લોકો દેખાય એ મૂર્ત અને એ મૂર્તિ છત બાજે કોઈ ચીત નાખી દે એનું કરવા જોઈએ મૂર્ત હોય ને મૂર્ત આ લોકો ક્યાં મૂર્તિ નક્કી થઈ એકેચ્યુ હોય છે પ્રાઇસ નું બધા હા છોકરા હોય ઈન્ડિયન ફિલોસોફી મૂર્તિ પૂજા એ તો ભેગી બધું મોટા મોટું વિજ્ઞાન છે કે મારી વાઈ જે પૂરો મારો ઉન પણ ખરાબ હશે ખરાબ કરીને કઈક સભ્ય નથી અમુક ભગવાન ભગવાન પુનર્ધન સમજે જ છે લોકો હવે તીહા માસ ને આમૂર્ આત્મા પ્રાપ્ત થયો નથી હું કરતા છું ભન છે હું કરું છું મારે ભોગવવાનું છે હું જે કરું છું મારે ભોગવવાના છે એવું જીવ માત્ર ને તો હિન્દુસ્તાનના લોકો છે જવાબદારી છે અરે એ પુનર્જન કબૂલ થયો કે હું કરું છું એ મારી જવાબદારી છે મારે જ પડશે એટલે ક્યારે ભોગવવું પડશે ડિફરન્ટ મેટર પણ મારે જ ભોગવવું પડશે એ પુનર્ધન શું કહે છે શું છે આ મહાવીર ભગવાન ભગવાન થઈ ગયા હતા ધારાકુણ ના ગામ હતા બધા પગે લાગે પ્રતિષ્ઠા કરેલું ભાઈ પ્રતિષ્ઠા એટલે આ લાકડામાં પ્રતિષ્ઠા કરે છે એમાં આત્મા પ્રગટ થાય પ્રતિષ્ઠિત આ પ્રતિષ્ઠા જ છે આત્માની આધરીની પ્રતિષ્ઠા છે આ પ્રતિષ્ઠા છે પ્રતિષ્ઠા ફળા છે એ જ્ઞાન પ્રતિષ્ઠા કરે ને ફળા કરે કે તમને સ્થિર કરે એવું મૂર્તિ જરૂર છે ભગવાન કઈ મારવા આવું પડે બાર રૂપા કોણ કરે છે ઊભા કરે છે ઊભા કરે છે અરે મોઘાભાવી કે અને પછી ક્યાંય બધું બહેન મૂકીલું હોય તૈયાર અને ખાવાની શરૂઆત થઈ અને પછી થોડું ખાધું કઢી કઢી હાથ ગયો જરા કાળી લાગી ત્યાંથી કેવલ પથાડે મેળું ખાવું કઈ નથી મેર ચક્કર કોઈ જઈને કોઈ ઉપરી નથી ધણી ગનો ગનો ધણીએ કોઈ ત્યાં ઉપરી કોઈ નથી વોશ એટલે કુદર કુલ્લા ફરી મેળ્યો છોકરાપો હવે ગયો અભિપ્રાય છોકરા આપડે પૂછીએ કોઈ છે ને આ બધું પપ્પાજી કરી નાખા બધું ખેલો કે પપ્પો ઘોડો આ પપ્પો દેખાડતો એનો આડું મારા પપ્પો ત્યાં છોકરા છોકરા છોકરા નોંધ કરે છે કે પપ્પો મો છોકરા થી છોકરા પગ જો નીચે લબાઈ જોઈએ જો ભોએ અડે નઈ નઈ તો ભોએ અડ્યું દબાઈ ગયે પગ મૂકી ગયું અને પગ પહોંચે એટલે આપડે છોડે નઈ આપડે કઈ છોડે છો ના છોડે પણ પગ પહોંચ્યા એ તરફ છોડે નઈ એટલે આ પજલ થયા બધું નિરંતર કઢી સારી થઈ આપણે અને કઢી ના ચાલે પાણી નાખી દઈએ તો સારી થઈ જાય નહીં બહેને શાંતિ એમ કહીએ કે આ જરા કઢી માં ફરી ઉપર જયારે પાણી બાળી નાખી અને જરા પાણી બંધ નાખી લાવ એ કરી મમ્મી કચ્છ કરે તો કે આ મમ્મી ખરાબ છે કરે શું પગ પણ મનમાં નથી કરે મોટો થઈ છે મોટો ફાયદો આપે ખરેખર આખા દુનિયામાં કોઈ બાપ હોય જ નહીં રિયલ ઇસ્ટીટ બાપ હોય તો બાપ મરી જાય એટલે છોકરા જોડે જ જાય કે મારો પાક હાથર ભાઈ કયા તમે લલ્લુભાઈ ના ખસેડું હરીફ ના હોય શું કઈ કોક ખરો બુદ્ધિ બાકી જ્ઞાનીઓ વીસ હજાર બુદ્ધિ બધા આપડે કઈક તમે ગમતી નઈ ફેર ફરજો બધા ફરજો બધા પાછી ઉમર માં એ વાય ઘણી ફરજો બધા સંતોષોત ફરજીયાત શું કર્યું ખોઈ લે શું ફરજીયાત કરી શું મરજીયાત मरजिया शू करो पड़ते शोध सारा पोता फरजियात कहवा फरजिया आपी दीदी फरजिया आप दरजिया भाविया था आप दर गया आप दीदी फरजिया આપી દેવાનો ભાવ એ મરજીયાત છે શું હા તમે આ કઢી કઢી ખારી હોય તો શાંત ભાવે ચલાવી રહી એવો ભાવ છે તમારો એ તમારી મરજીયાત છે ફરજીયાત નું શું બનવું કણું ખારું જ બોલિંગ એ ભાવ શું બીજ કેવાય વાત વાત કરી બંધ રાખજો તો આગળ અમને એમ લાગે કે અમારો ટાઈમ સારો છે ગયો શું કયું ચોપડીઓ લેખકો અને પેલા પ્રવચન કરનારા ફરજ ભાઈ આપડે બધા એ ફરજ બધાજો તમારે શું શીખવાય છે તું આમ ઠગોડો તું ફાડો મને ફોડો ખબર આવજો એ બધા ની કૃષ્ણમૂર્તિ રસ્તો કાઢ્યો ફોરિનર ઇન્ડિયા સિવાય બાર ના રોકવાનું માટે કે હવે કરો કે છે જાણી લો છોલ ન બોલ બધું રમો છો પણ જાગર સ્થિતિમાં કરો પછી જે પાંચ ટેન્દ્રીઓ નો સુખો ભોગવ તો બીજું અવેરનેસ નો થતો નથી એ ઉપરાંત એલર્ટ થઈ ગયેલા ઈશ્વર હા ઈશ્વરભી લાગે એ મને કે તમે વ્યવસ્થિત કયું આ બધું વ્યવસ્થિત છે વ્યવસ્થિત મારા મારે એમ ના હું તો સેનામાં તો નઈ મને મારા ના માર્યા ત્યાં મારે કઈ લેવા દેવા નથી એ તો આ ઈશા પ્રબળ મારશો એ મને સમજાવો કે છે હા હું પાર્ક દિવસ જઉં છું અને તારો મેનેજર